લોકોને ખબર નઈ ગયા એની પાછું પણ આવે ગુરી પર પણ આવે ડાક્ટર પાસે જ આવે અને પછી કરવું પડશે આપણા ઘર થોડાક લાલચું હોય છે ને એટલે આવી ખબર બહુ નહિ રહેતી ગુરુ બી લાલચુ સામે થી હોય એટલે પેલો કયા કરે પેલો કરે કે જે સામે થી ગુરુ ઈ હોય એટલે ગુરુ કયા રાખે સાંભળ્યા રાખે કદું એમ બેન ના દીકરા છે આપડે એમના એમના મધરે જ્ઞાન લીધેલું દાદા નું આ દર્શન માટે તો એક કરોડ મેલ થી આવવું પડતા આવેલા હાલ બીજા બધા નકામ આપ્યા એના કરતા હું જ કરી આપું જે તર કરી આપી દાખે પછી નથી અને બધું ફે વસ્તુ બતાવું છું આ બધું જગતે જે બતાવ્યું છે એ રિલેટિવ કરેક્ટ છે કેવું છે અને હું રિયલ કરેક્ટ બતાવીશ જેને આગળ કશું આગળ આપી રહ્યા હોય તમે પેલા કયું ને ક્યાં ચશ્મા લઈ ને આવે એને કેમ નું દેખાય છે એનો ધ્વજ નથી આ જગત આવું જોયું ના ભાઈ ને આવું ભર્યું નબળો શું ના કરે નબળો માણસું કરે મારા થી અવિરાય ના કરાય શું તારું રિસ્પોન્સીબલ છે શું કબ્દ જેટલા વસ્તી બોલ્યો છું એક શબ્દ નોંધો મળે ભગવાન ક્રિએટર ભગવાન ઉપર આરોપ કરે તમારું પ્રોજેક્ટ શું છે શું છે ક્રિએટર તરીકે વાપરેલું છે ને બધા એ થાય છે કે વાંચે છીએ લખીએ છીએ અને જોઈએ છીએ પણ જેટલું વાંચે છે લખીએ છીએ જોઈએ છે એ સમજ હોવા છતાં સમજતા નથી के मोटो प्रश्न एखीए छे थोड़ी समझ से बराबर समझ, समझ, समझ नहीं 100% કે આ આપડે કરીએ એવું લાગે શું લાગે તો સાધુ સંન્યાસી ને એમ લાગે કે અમે કરીએ છીએ એક વાળ પૂર લોકો કશું કરી શક્યા નથી ખાલી છે ખાલી સમજાય હું આવ્યો એ બોલવા માં તો નથી વ્યવહાર તરીકે બોલવાનો જોડે મનમાં ખરેખર મારો હું જ આવ્યો એ દાદા મારો પ્રશ્ન એ છે કે માણસ ને પોતે સમજવા માટે બે જ રસ્તા છે એક તો કોઈ સત્પુરુષ અથવા કોઈ સારી ચોપડી અથવા તો પોતાના મન થી પ્રકારે સમજ નીચે માણસ ને વાંચ્યા પછી બી સમજ નહી સાચી વસ્તુ એમનો સવાલ એ છે હવે સવાલ કરે છે કે બે રસ્તા છે કઈ વસ્તુ સમજવાના એક તો કે કોઈ જ્ઞાની પુરુષ કે કોઈ સંત પુરુષ આપણને સમજાવે આપણે સમજી ચોપડી વાંચીએ કરીએ જાતે વિચાર કરીને પણ એમાં એવું છે ને કે સમજણ સ્થિર નથી થતી વેવરિંગ રહે છે બરાબર હંડ્રેડ પર્સેન્ટ અંડરસ્ટેન્ડિંગ નથી રહેતું અને આપડા લોકો ડોક્ટર એ પુસ્તકો વાંચી રે દવા બનાવી ને પી લે તો શું થાય પુસ્તકો વાંચી દવા પોતે બનાવી ને પી લેસ રીતે હું જાણું છું હું જાણું છું જોવાનું એનું નામ કેવાય ક્રોધ માર મારા કરો છો બધું કરો છો તરત કરું છું કે પોઈજન જાણું ક્યારે કેવાય કે તમે ના લો તારે એટલે આ બધી દવાઓ પણ એનો અર્થ એમ જ શરણાગતિ એનો અર્થ એમ થયો કે શરણાગતી સૌથી સારામાં સારો નિયમ શરણાગતિ પણ કોની કરે માલ નથી એ દુકાનો બરોબર છે એટલે લોકો કંટાળી ગયો છે એટલે એવું થઈ ગયું છે કાલ વિચિત્ર આઈ ગયો છે આ તો કુવો કુદરતા બને આવું આ રિચીજ બધ નેચરલ બની ગયું છે આવું બને નહિ વેપારી શું અપેર બધી વેપારી હતું સે દુઃખ ના થાય બોલો કહેવાય દા પુષ્પા માં પૂછ્યું છે પણ શું પ્રશ્ન છે જ્ઞાની પુરુષ ના મળ્યા હોય એવા માણસો એનું શરણાગતી લેવું શાસ્ત્રો નું શરણાગતી ત્યાં સુધી સારી વસ્તુ મળે નહી લોકો મને કે છે કે સાહેબ બધા ગુરુઓ હવે કેમ મળે છે કે છે ગુરુ નો દોષ કાઢશે ગુરુ વાંકા હોય ને તો ગુરુ દોષ કચરી લાકડો વાંખો હોય ને ત્યાં સુધી કરવતી વાખી હોય લાકડા લાકડા જોઈએ છે છોકરો જે છે લાલચુ પાર્ક નું ભગવાન પાણી છોકરો થવાય ને છોકરું ને એમ વિતરાક પછી પૈસા માગે વિતરાક અને એની પાસે ચાર ભગવાન પાસે ચાર પૈસા ભગવાન તો ભગવાન જ છે ભગવાન તો ભગવાન અનંત શક્તિ અનંત ઐશ્વર્યવું ભગવાન એની પાસે ચાર ક્યાંથી ભાઈ ચાર દિખાયો કોણ નિર્બલ લોકો મારી પાસે કોનો નથી એક આ દેહનો મારી નથી માલિક થયો નથી આ મન નો માલિક થયો નથી કોણ વાત કરે છે બે હાજર ની ચેટેકર છે બે હાજર રૂપિયા એની કિંમત દાદા ભગવાન કહીએ આ દાદા ભગવાન આવી વાત છે હા અપૂર્વે વાત પૂર્વે ક્યારે પણ સ્વામળાઈ ના હોય ના હોય જાણવા ના હોય એવી વાત ભરકાય ના પડે એમ કે અવલંબન લીધેલું ખોટું અવલંબન અમે બહાર વાત કરીએ બહાર તો એવું કહીએ કે ગોળીઝ ક્રિએટેડ પણ આ છે સિંકર એટલે વિચારવાની લોકો છે ત્યાં કહીએ ગોળીઝ નોટ ક્રિએટેડવાનું ભાઈ દેખાવા માટે છે માણસ ને માટે જો ક્રિએટર હોય ભગવાન તો પછી મોક્ષ મોક્ષ માં લઈશું ના મારે ભગવાન લઈ જાય જોયતો નથી લઈ જાય પછી એને બીજાને કે મારે મદદ મારા સાથે હારા નો તમને શું લાગે છે ગોવાડી ઓફિસ એ કબજ મા ના ખોટા Even God created, correct, by viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by viewpoint, viewpoint, viewpoint, Indian Muslim not fact. <laughs> by fact only scientific, evidence. to સ્વરૂપ જ છે ભગવાન પછી મેં કહ્યું તારું કબૂલ કરવું હું એ ભગવાને બનાવ્યું એમ કબૂલ કરવું તો ક્યારે બનાવીએ કે મને સાલ બાજ નથી બનાવ્યું એમ કે છું તો એની બિગીનિંગ થઈ ગઈ છે બિગિનિંગ થઈ ગયા એન્ડ આવે ખરો એના એન્ડ આવે છે તમે કોઈ અનાદી અનંત છે જગત કેવું છે અનાદી અનંત એટલે શું એને ક્રિએટિવ જરૂર પડે ગરીબો ને આ દુખી આજનારી લોકોને ડરાવવા માટે આજના સાધુ સંધ્યા છે બિચારા ભગવાન જો કે ના ભગવાન ને બનાવ્યા એ થંભે નઈ ભગવાન લાકડો છું ભાડીશું બાપ હોય નથી તારી અરજી લોસવા પડતી ક્યાં રહે છે લખે ગોડ ઇઝ રી એવિક્રિયલ ઓરબલ એની બેરાકડી છે અને ભગવાન તમારે ઉભરી નથી તમારું સ્વરૂપ જ છે શું છે સ્વરૂપ જૂછતો નથી બધા તો પૂછાય દુઃખ રહી તો થવું પડશે મારે તો ચોપડીમાં શું ને કે સર્વજુ રહી થવું હોય તમે કહ છો એટલે હું માનું છું તમે કહો છો એટલે માને છે એ કે છે કે વાંચ્યું છે ઘણું વાંચ્યું છે પણ બે વાંચેલું છે આ વાંચ્યું છે ભગવાન ક્રિએટર નથી કહીએ કોઈ ભગવાન ક્રિએટર થયું કોઈ ત્યારે અમારું શંકા પડી જાય મને વડે લઈ લે તો શું થાય જો હોય તો લઈ લે ને બામ બોરું છોકરો હોય બામ બોરું નામ બોલે ત્યારે ભગવાન વારે આ સરકાર રહી ગર ના રે અરે અહિયાં કરતો હોય તો ઉપર બેસવું જગત આગળ ભટકી મળી છે ને બે રકમો જોઈએ સાચી એક ક્રિએટર કોણ છે અને તને કોણ છે આ બે રકમો સાચા ગુણાકાર હોય ગુણાકાર જવાબ આવે એક રકમ તમે આત્મા કરાવતા નથી અંધારો બનશે વાહ વા ગયેલા ઘરે ઊંડા ઉતરે ઊંડા નથી ઉતર્યા ભાઈ પાણી છે નઈ અગત્ય હશે પાણી હોય આપડે સમય કે આ મને ચોર કે મેં ચોર કહી તા એ મને ચોર કે છે કે બે ને તમે હેરાન કરો પછી આપીએ તમારા પડકાર છે વાત સમજીએ ધંધી વેડો આવે મને હવે પણ અમારે અમારે તો સમજવાની જરૂર નથી તમને મળ્યા છે તમે સમજાવજો દવા આપી પછી પછી સસ્તી દવા લાગે સસ્તી દવા લાગે કિંમતી કે પૈસા નથી અમૂલ્યજી ના પૈસા હોય ને જે અમૂલ્ય ચીજો છે એના પૈસા પણ પૈસા નથી લાખ ગમ્યું બધું જેમ જેમ જાણવું પડશે ને કલેક્ટ લાખ ગપ્પા મારીજ્ઞાન ક્યાં જઈ રહ્યું છે આપઘાસ કરવા તૈયાર થઈ રહ્યું છે જેમ એક માણસ આપઘાસ કરવાનું થાય ને જાત જાત બોલે જાત ના નફરો કરે એટલે આપડે કરવાનું છે આ વિજ્ઞાન આજે આપઘાત કરવા તૈયાર પણ પોતે પોતાનો આપઘાત કરવા તૈયાર થઈ દરેક વસ્તુ એબનોર્મલ થાય એટલે આપઘાત થાય શું થાય એબ નોર્મલ થાય નોર્મલ થાય તો શું થાય મા થાય મા બહારનું આવતું એવું બધું થઈ ગયું બહારનું માપવા અરુણભાઈ બદલે સમીર ને કેમ એવું નથી બદલાયો સમીર ને કેમ એવું નથી બદલાયો સમીર ને કેમ નથી ખબર પડતી તમે નહી ખબર પડે પણ એ તમને જે તું જાણી ગયો તમને બધી પપ્પા પેહલા હતા તેનો ખબર તો બધી પડે આમ કોઈ મા કઈ કાકી નથી ફેર પડે બધું પણ કે નઈ હું તો તમે ખોનગી નાખતા કેમ પુષ્પાભાઈ ને એવું ના કરે છે તો પુષ્પાભાઈ ને કેમ પટાડવા માટે નાખે છે કપટ કરે નઈ અને કામ કરે આ કપટ કરે કામ લાડે એનાથી ગાળું ચલાવે એક તો છે કાયદામાં આવે ની કુદરત ના બઉ પાકા મને કઈ હું કઈ બાવા જો હું ઓછો ભાવો છું હું અત્યાર સુધી ધંધો કર્યો હજુ ઘેર હીરાબાઈ જીવ છે ભલે ઈચ્છો તે થયો તે થયો તે પંચોતેર નથી હજુ કરતા નથી એકદમ બે હવે એમની જોડે પિસ્તાળી વર્ષથી અમારે મતભેદ નહીં પડ્યો આ જ્ઞાન તો જ્ઞાન થયા પેલા જ મતભેદ નહી આ જ્ઞાન તો અઠવાડિયા થયું પણ તે પેલા મતભેદ તમે એવું પતાવતા હતા દાદા તમે અરુણ જેવો પતાવતા હતા નથી સ્ત્રી જોડે જગો પણ રાખે મોટા શેઠિયા આમીરો સ્ત્રી જોડે જગો ફાર જાતે જગો આવે ને અને દાદા મતભેદ થયો છે એક વાર પછી તમે બહુ ટાઈમ સાંભળ્યું છે એમના ભાઈ ના દીકરીઓ ત્યારથી એના બ્રધર ની ચાર દીકરી હતી તૈયાર હોય તો આપજો નવું ના બનાવશે એટલે અમારે તમારે છે તો બોલ્યા બધા થઈ અમારે તમારે તમારે થાય નઈ માર્કેટ થાય ને શું હું એમને તમારું કરું એ મારું મારું કે બહુ મોટી તમારા મામા દીકરા અને આ મારા ભાઈ ની દીકરી મારા તમારે એ મતભેદ પડ્યો એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ તો આમ તો સમજી ગયો ત્યાં ચેતર પછી મેં શું કહ્યું તમારું કેવું ખરું છે પણ મારી ઈચ્છા એવી છે કે આ નાનું આણ આપો પણ રૂપિયા પાંચ જોડે રોકડા આપો એટલા બધા પાતા હશે એટલો થઈ ગયો હતો પણ હું ત્રણ આપે ને કહું થઈને આપે હા મતભેર બરાબર થઈ જાય કોઈ બધા આવું થઈ જાય પછી કાયદો શું તો દુકાન હતી તમને ઠીક લાગે પછી કોઈ બેઠા થાય ના પૂછે એટલે કહું કે કેમ આ દૂધી લાવ્યા તમે કદું તો ઠીક લાગે એવું લાવો છો ત્યાં આપડે બહાર અનિયા જુએ રાખો વિનય વારો એટલા માટે ભૂલકાતો નથી લાહો જે કઈક વિનય આપડે તો વિનય દેખો છે નીરુબેન પુષ્પા બેન ને કે છે કે તમારે અરુણ બેન પૂછી ને જેમ દાદા કરતા તેમ શું કરવાનું છે તો પુષ્પા બેન કે હું કરું પણ એક શરતે એક શરત ઠીક લાગે તો કરવા ને વ્યવહાર તો કરવાનો ને દાદા બધા નવા આવે ને આટલી જગા અહી ફસાયા પછી નીકળ્યા છે એવું કહી દઉં પેલા ફસાવવા જ આવ્યા છે કોઈને નમે નહીં ઓહ કે કે એક કોઈને કોઈને નમે એવા નતા એ અહીંયા પસાય ગયા આ જણ હારે ના મરાતી પછી કોઈને એમને મળ્યા નહી ઓ તમે કે જ્ઞાન ગુરુએ શીખાળ્યું એ એ सब تمہارا કોટ નહી ઇસમે સમજણ એટલે ગેર દેને આ મર બી મારી નહીં શરીર માં નથી હું શરીરમાં નથી એવું કહેલું હા એટલે હવે માણસ ને બેસન ભાડા જેવો થઈ ગયો નહી આ મારું નહી બોલ્યા જ કરે હે મારું ઘરના માણસો શું થયું છે આ કોને બોલવાનો અધિકાર મારું શું છે જાણ્યા પછી બોલાય કે આ મારું નહીં આ છે ત્યાર પછી આ નું જાણતા નથી મારું શું છે બહાર નીકળવાનું કે છે પણ કોને કોને કાળ છે જેમાં એ ગુરુ હોય એમ માને છે કે એમાં આત્મા છે ત્યાં આત્મા છે ને હું શું કઉ છું એમાં હિન્દુસ્તાન ના બધા સંતો બંધો જાણે આત્મા નથી એમ તમે કેવા માંગો છો સમજી નહી શકે આ જે ચેતન છે જે ખાય છે પીવે છે શું કરે છે તમને એવું લાગે છે આત્મા છે ની ચેતન ની હાજરી થી આ બધું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે હા પાવર ચેતન કામ કરે છે શું કરે છે એમની હાજરી થી પાવર ઉભો થયો પાવર થી આચાર્ય કરે છે બહુ મોટી વાત છે અત્યાર સુધી સંતો નથી પામ્યા એનું કારણ લોકો નથી પામ્યા એનું કારણ કે જો નથી તો તેનું મન બેઠો છે જો છે તો બોન નથી કારણ જગત શું તમે અત્યાર સુધી એવું માનતા હતા ને યોગ માં આવે નહીતન હોય શકે નહીં ચેતન ક્યાં હોય આત્મા યોગ માં હોય ચેતન ક્યાં હોય આત્મા યોગ માં હોય સમજાયું થોડી સમજ પડે થોડી સમજ પડે પણ બરાબર નથી સમજ પડતી તમને થોડું ઘણ સમજાયું છે મીઠું છે એવું સમજવું પડે ને સારું નહી રાખતું ને મારી વાત તમારો હાથમાં કબૂલ કરે એ વાત કરવો જ જોઈએ આત્મા તમારે કબૂલ ના કરે તો મારી વાત ખોટી કરવો જ જોઈએ તમારા હાથમાં બીજું તમને આવરણ એ થઈ જાય આ મિકેનિકલ જેમાં બેટરીઓ ભરાય છે આ બેટરી ના તેલ તરી હોય છે એના સાઈન તેલ હોય છે એવાની વાત છે આ બેટરી વાત છે કારણ કે પાવર જતું હોય કે બીજી સાઈડ બેટરી ચાર્જ થયા કરે છે આત્મા ની હાજરી થી શું થાય છે કોાર્જ તમે સમજાય ખબર પડે છે ને હા આના માટે શબ્દ પાડું કે આ ટર છે निकले निकले तर्था। तर्था नहीं निकल हो जगत शुराचर सब्जो हमेलो शब्दाचर नो आ પાવર ચેતન ચેતન માની ને મોગ ખોળા જાય નીકળ્યા છે ને લડ્ડુ ખાય લડ્ડુ ખાય કેવો સંદેશ થઈ જાય તમારું કેવું એમ છે तेरी चेतन ने ने सको के के, के के योग थी, तमारी चेतन दिया महात्मा आयो મને કહે છે દાદાજી ચાર વખત ઉપકાર કરો કરે છે એ યોગ નથી કરતો એને જ એ યોગ છે અને વળવાનું હોય તો હા યોગ કરે છે સન કરી અને યોગ કરે શું કરે સાસુ સાસુ અને શરીર સારું રહે સારું શરીર સારું રહે મન થોડો થાય બરોબર બે વખત ચાર વખત કરી શક સમજી ગયો કેટલા પાણી માં ઉડો છુ તે પેલા તો જીતા રહેવાના છે તું મારો દેશ માં મોટા યોગ કરવા ગોલ્ડ મેડલ ઈચ્છ છું તે મજૂરો નહી કરતા ખરું તો મને કદાચ ખોટું શું છે મને સમજણ પાડો તો હું આ ખોટું છે એમાં એકાગ્રતા એકાગ્રતા ની વાત એકાગ્રતા હું કરું છું કે મજુર ને મધ ને વ્યગ્રતા નથી કહ્યું શું કહ્યું મજૂરો ને બધાને એકાગ્ર કરે એકાગ્ર સાધના કરે રોગી હું આ મજૂરો કે નહીં કરતા એકાગ્ર એકાગ્રતા ગોળમેન્ટ વ્યતા રોગી થઈ ગયો હું કઈક છું કઈક છું તમને કેમ લાગે એટલે પછી મેં કહ્યું છે બરોબર તદન થાય ફોટું ઘણી સમજી ગયો